દાદા લડાઈ કરતા લડાઈ નો વિચાર વધારે ખરાબ કરતા લડાઈ નો વિચાર ઘણા ખરાબ કરતા લડાઈ નો વિચાર વધારે ખરાબ કેવાય લડે આપડા લોકો લડાઈ તો લડતા નથી અને લડે છે તે કોઈ દડો હવામાં આવી નથી મારતા હાથ નથી ગમતા વાણી ના જ પથ્થર માર્ગ માર્ગ કર વાણી નાગત નહી તો આપડે કહીએ તો વાગે એ તો વાણી પથ્થર વાગતી છે દાદા વધારે માં વધારે વાગીએ તો વાણી જ વાગે છે વધારે માં વધારે વાગે તો વાણી જ વાણી પર થી અજ્ઞાનતાથી વાગત છે કારણ કે શિવાનંદ કે એટલે શિવાનંદ ને વાગે પણ તમે શિવાનંદ રહ્યા નથી આગે હવે શિવાનંદ તમે રહ્યા નથી શિયાનંદ જુદા સૈય ની જરૂર ખરી બે ત્યાગ તો ઠીક છે ભગવાને તપ તપ કરવાનું ના કહ્યું છે આ કાળ કે દવા તપ કરવાના છે તમારે ઘેર આવી પડે એટલા તપ કરજો કળિયુગ ઘેર બેઠો તપ એટલા બધા આવી પડે છે ઘેર બેઠા તપ આવે ખરા બેન ના આવે કેમ તારી તપ નહી કરવાનું તપ કરવાનું ભણવડે કરે તો ખાવાનું ખાવાનું છે કડી બગડી હોય શાક બગડી હોય તો આપડે ત્રણે કા તપ કરવાનું આવ્યું તો પેલા વડવા મળે મળે મળે પેલા તપ કરવાનું કડી બગડી હોય શાક બગડી હોય તો તપ કરી ને બેસવાનું નહી તો અહંકાર હોય શું હોય સંયમ માં અહંકાર ના હોય કેવું સંયમ ગ્રો માન માયા લોન ના કરે એમનો સંયમ જ્યોતિ સાધુ છે જ્ઞાન છે તો વિજ્ઞાન છે જેલમાં પૂરેલો હોય તેના મુક્તિ જોઈએ જેલ થી પૂરેલો જ ના હોય તેને સમન લાગે છે તમને બંધન બંધન તો છે એમ કે શું શું લાગે છે તો ઊંડાણ માં જઈ ત્યારે કડવા લાગે એમ કે ઉપર લોર કઈ આટલું બધું કડવા જ લાગે છે કેવી આ જીવ નો સ્વભાવ છે તે પછી તમે લડો તો એ ચલાયેલો પછી શું કરે બે જ્ઞાની પુરુષ પાસે તે સંયમ લઈએ શું કહ્યું અને સંયમ વગર મોક્ષ ના થાય એમ જ નથી આજ પડે ની કારણ ક્રોધ માન માયા લો આ બહાર છોકરા છોડે પેલા પરિવારે ભૂતો સેજ પડે ની તો બે ભૂત માં કયું ભૂત ખરાબ છે કે કસાયો બહુ ખરાબ છે વિષયો બીજું કરોડ અવતાર કઈ ટકા છે એમ નઈ થઈ જવાનું એમ તો કોઈ આ બધા મહારાજ બધા બોલ બોલ કરે કશું હોય નઈ હું તો હું તો હું તો માણસ બોલે રૂપિયા મોક્ષ આપી દીધો તમારા ભાઈઓ ને તો આ બાપાજી ને મોક્ષ આપેલો છે મોક્ષ કોઈ તારું દુઃખ ચિંતા ના થાય એવો મોક્ષ આપેલો છે પણ તમારે તો આ મગજ બગડેલું નઈ એ તમને જમપી બેહવા ના દે આ બાજુ નો ભાગ જયારે બગડી ગયો ત્યાં રિપેર કરવો પડશે મારે જયારે આવશે ને બહુ સારા માણસો એથી જ આ બગડી જાય શાસ્ત્રો વાંચવા જેવા નથી શાસ્ત્રો જાણવા જેવા કેવું છે જાણવા જેવા છે વાંચવા જેવા નથી વાંચે એટલે આ રોગ થાય અને જાણે તો મુક્તિ થાય જાણે તો મુક્તિ થાય જે પુસ્તક વાંચું જેનું વાંચવું એમાં શુદ્ધાત્મા સ્ત્રી મોક્ષ અને તમે જે પેલો આ બધો બગડી ગયો હમો કરવો પડતો મારે લાઈ નાખવું પડશે પોતે પોતાની મેરા અર્થ કર્યા ભૂલ થાય ખરી પોતાની મેરા અર્થ તો ભૂલ થાય ખરી સ્વંદો રોગ છે શું છે સ્વચ્છ સ્વછન્દ સ્વચ્છ તમે જાણો શબ્દ કૃપ દેવું લખ્યું છે શું લખ્યું છે યોગ થી સ્વચંદ તે રોકાય અન્ય ઉપાય કર્યા થકી શું થાય બોલો ને તમારો બગડો ને વીગણો થયેલો છે ભાઈ ની કારણ કે ના કોઈ ગુરુ રાખ્યો ના કોઈ એ સંસારી સંસારી પણ અકસાયું હોય તો ત્યારે ગુરુ થાય સંસારી છે સમજાય છે જ્યાં કસાય છે ત્યાં વિતરાગ ધર્મ બિલકુલ છે જ નહી એ તમને સમજાય ખરું ત્યાગ હશે કે નહીં હોય ભગવાન ને જરૂર નથી કસાય રહીત થવાની જરૂર છે કસાય ને ધર્મ કયો છે ભગવાને મોક્ષ ધર્મ અને ત્યાગ ને સંસાર ધર્મ કયો છે જોઈતું હોય સંસાર માં સુખો એને ત્યાગ કરવો જોઈએ જેને મોક્ષે જોવું હોય તેને કષાય રહીત થવું જોઈએ શું થવું જોઈએ કસાય રહીત જ્ઞાની પુરુષ કરાવડાવે હવે તમે ખરો આવો તો એમનું કે છે કસાય અર્થ શું એમ જેનાથી આત્મા થાય બધા કસાય છે કસાય મૂળ અજ્ઞાન તેથી અમે જ્ઞાન આપીએ ની એટલે અજ્ઞાન જાય કસાય જાય બધું જતું રહે આમ લાગે નહી શું નામ તમારું હવે રાખી છે પણ એક આવડો મોટો દાગ હતો એટલે મોટો મોટો આવડો અત્યારે રાખી કાઢવો પડે શું કહે એને મુખ્ય તો જવું પડે ને આમ તો ભટકી જ ભાઈ શાસ્ત્ર માં તારે જ ભટકી મારે શાસ્ત્ર સમજવું પડે જ્ઞાની પુરુષ પાસે અમે અમારી રીતે અમે સંયમ તો અમારી રીતે ઘણો એટલે એવું લાગે એમ સંયમ તો અમે અમારી રીતે ઘટતા હોય ને દાદા હા બરોબર એટલે એવું લાગે નાની રીતે આપણે ક્યારે પડે કે ધ્યાન કારખાન એવું તમારા બધા ભાઈ કરતા વધારે વધારે કારખાનું મોટું અમનું છે કાઢવા પડશે કારણ કે કસાયો કસાયો ઘર માં પહેરી જાય ઉઠતું આ શાસ્ત્ર વાંચવા કોને કહ્યું તું શાસ્ત્રો વાંચો હા બીજા બધા નાટકીય પુસ્તક વાંચવાનું શું વાંધો છે ઓપરેશન કરી અને મોક્ષ માં એક અવતારી બનાવો એ જ અમારો ધર્મ એક અવતારી થવાની ઈચ્છા થાય છે જોવામાં આવેલી કોઈ જગ્યા જોવા માં આવી નથી આ ભાઈ ને ના થાય પણ તમને ખબર ના પડે તમને ઘેર બેઠા ખબર પડે શું ખબર પડે નહી બિલકુલ ના થાય ચિંતા ના થાય ચિંતા થાય તો તમારી એવું કહીશું આ વર્લ્ડ માં કોઈ દાડે એવું જ્ઞાન આપેલું નથી જે ચિંતા ના કરે ચિંતા થાય દાવો મળે તમારે ચિંતા ના થાય એવું જાય છે ને તારે બદલાય પેલું કરીએ આવે આપડે લાગે પડ્યું હવે અત્યારે ના સારું આનંદ આવતા ભટકવાનું મટક એક પરિવાર કે હવે એમને જ્ઞાન આપવા પણ બે ત્યાં દાદા સત્તર આવવું પડશે સાર પેલા મારેપરેશન કરવું પડશે ને વિધિ કરી છે